પણ પછી પેલું વધારે ખુદ જ્ઞાન હાજર થાય બધું ન્યાય પેલું બાજુ ખુદ ખુશ કરે જાય આટલા પૈસા ગયા આટલા આટલા ગયા મન મોર શું કરે તો ઘરે પૂછે તેનું ના આવે આપણે શું આ શરીર માં પૂછે ના આવે બધા લોભિયાને ખૂચે લોભિયા ને પૂછે જોઈ જાય રાતે જાય જાય ને એવું જોયું નથી હોય આખા સંસાર નો બહાર આવી વધે તો આત્મવિય ઘટે એવું ખરું ચોક્કસ ચોક્કસ પૂછે છે જ્ઞાન પછી પણ ઘટે તો આત્મવિર્ય જો વિચારો વિચારો સરસ હોય ગણમંત્રી ના વિચારો હોય તો ભાગો થાય તો બિચારો તો એની મેળ આવે છે આપણને બુદ્ધિ આપણે ભરાવે ન્યાય કેમ કેવાય એટલે આમાં મૂળ વાત કહેવા માંગે છે કુદરત નું આ બુદ્ધિ થી તમે જાઓ એટલે બુદ્ધિ જાણી માન્ય ભોગવે ન્યાય માં ભૂલ ચુક હોય થઈ જાય આ ન્યાય નું છે હા રાત બધો ન્યાય પેલા નહીં કાર્ય મોટા મોટો ન્યાય છે ભગવાન નો ન્યાય છે ભગવાન ના આવ્યો તો પછી આ તો વિશે નિષ્ર્જ બે ને બે બે ગુણ્યા બે જ થાય એ ન્યાય કેવું બે વત્તા બે ચાર થાય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 આપડે ગયા અને હવા મુઠ્યા ને ચાર ગુલાબ ત્યારે કપે ગયેલા બીજા હું તાપી ના ગયા જોતા ને આજે ન્યાય કઈ વર્તન રાખવાનું દેખાય ન્યાય આત્મવીર્ય બ્રહ્મચર્ય ના સંતાન કરું બીજી રીતે અને કરે ને પાણી સરસ થાય જવાબ આપવાના સરસ થાય બધું ડેવલપ થઈ ગયેલું હિંદ કેવાયું બોલે તો આથી બધી નઈ જોયું ઉમર થાય એટલે થાય ને એ તો ઉમર થાય એટલે થાય ને બરાબર નહોતું સુગુરુને થાય મોઢા ઉયો બોલ તો બોલ તો ફાટા પડે તમને કજોર કજોર તો ઘરે કે એ તો સરીને લીધા થાય ભ્રમ કે ભ્રમજીને દીકે છે ઓડે ગંથે અપમાન કરનારી જગ્યા છે ના જગ્યા સહી સલામત થઈ ગયું એવી કોઈ જગ્યા અપમાન સાર રે અપમાન નું વાંધો ના આવે ત્યારે કોણ કરે એ તમે કોઈ બરોબર કે તને ખબર ના આપડે મને સંદાર શક્તિ આપો પછી સંદાસ જવા માટે સર આપી આપે તો આ શક્તિ મારવાની તો આજે માસું અત્યારે એવું જ અમને લખ્યું છે પુસ્તક પણ કે સાડા વર્ષ એમ કે નથી એ વાત બરોબર નથી કે બહુ એવી રીતે અમને જ છે એકલા ને અમને એકલા નથી તુલસી નહીં નથી તુલસી તુલસી પણ અમને થી માને છે ન્યાય કરવો હોય તો આ જજમેન્ટની દ્રષ્ટિએ કરવો ન્યાય ભોગવવો હોય તો શું બંધ તે દ્રષ્ટિએ ભોગવવા ન્યાય ભોગવવા માટે આ જજમેન્ટ નથી આ ચાલુ જજમેન્ટ છે ન્યાય ભોગવવા માટે નથી ન્યાય કરવા માટે વાત કરો નથી અને આપડે ન્યાય કરવો હોય તો પાંચ ટોકાને પાંચ પાંચ વિભાગ જુદા આપી દેવાનું ન્યાય આવો કરવો જોઈએ ન્યાય ભોગવો છે તે શું બને છે તેવા કાયદા સર એક કાયદા એક જ કરી છે રાજાની ન્યાય એજ ન્યાય શું કે તારા સીધા ખડી મજા બધું એક જ રૂપ છે સમજવાની જરૂર નથી મુક્ત એનાથી મુક્ત લોકો મોજ કરવા દેતા નથી કે લોકો ખાઈ પીને મોજ કરવા દેતા નથી આપવાદ લાય છે હા જ આપવી સામાન સમાધાન થાય એ ધર્મ કરવો ભગવાન કરે એવું એવું રીતે જાય છે બધા પરંતુ થાય કાળજે ઘા લાગેલા રૂજા એ બધા આવે પત્રકાર બોલ્યો હોય કાળજે ઘર લાગેલા રૂજા હોય તો જ મોકલે જાય ત્યાં ગુરુ પગ આવડું આવેડું બોલે તેની આ દુનિયામાં ગુવાટી નીકળતી નથી નીકળી રહ્યા બઉ મુશ્કેલ નું કામ છે તો હજુ ને કાકા છે કે ઊંચે મૂળ છે અને નીચે બધી શાખાઓ છે બધી આવી છે એનાથી બધું પાણી ચૂતે ચૂતા નથી ઇન્દ્રિયો એટલે મોટું ખોટું કેવા મેં એમને એટલે જ કહ્યું છે કે મેં ગીતા ઉપર બધો ખોટા દાદા એ સ્વામી ગયા હતા થોડા દિવસ થી કે છે કે દુરસ્તી છે તેમને અધિકાર ક્યાં અધિકાર આવડું આવડું થાય તો વાત નીકળી પછી ના ઈશ્વર હે જયારે પાણી લાગે ઈશ્વર હે તો ધન કોણ મારાજ છે કોઈ પુસ્તક માં હોય નઈ એટલે અધા એક વિચાર કર્યો છે બધા અપચર ફરવું છે બધા અપચર જવું છે ન્યાય કે છે ન્યાય ન્યાય નઈ બન્યું છે ને ન્યાય શું બન્યું છે કે ન્યાય નિર્વિકલ્પ થવું છે તો શું બને છે ન્યાય વિકલ્પ થવું હોય તો ન્યાય ન્યાય ખોર વિકલ્પિત થવું હોય તો ન્યાય હા વિકલ્પી થવું હોય તો ન્યાય હોય અને નિવિકલ્પી થવું હોય તો જે રીતે બની શકે એટલે ભગવાન થવું હોય આ બાજુ જે બની હોય ન્યાય લખેલ થવું હોય તો કર્યા જ તમારું ક્યારે ના આવે બંધ કર્યું આપડે બરોબર એટલે પછી જયારે જુ કર ઉપર યોગમાં સવારે ચડાવી દે આત્મા શરીર સ્થળે નઈ થાય કરે દસ આમ જીવ ના ભાઈ દાખલ કે નહીં કરી શકે સંજ્યાસી જેટલા ફોટામાં સં્યા છે આપડે ચોપડી ની અંદર દેવું નહીં એમ કે આપડે માંગાઈ ગયું હોય તો કોણ માંગવા આવે આપડે એમને કેવું કે તમારા ફોટા નો હોય તો બધા ચારો તો એ સદસ્યા હતા તમે તમારી લોકો એ ભમાયા તારો પોતાના થોડા સાથ માટે પોતાની થોડી લાલચ કાઢવા માટે લોકોને ભમાઈ મા લોક બની ગયું શું કરે બિચારો કારણ લોકો ને જરાક લાવેલી છે એ રીતનું એમનું બાબા ને ક્યાંક બાબો નથી અને એને પૂરો બાબો તારો તો છે ને તો આજે ખાના પીડા બોલ છે તરત જી લઈ જ અધિકારી બનતો હોય એ મિક અધિકારી ના બનતા એ નીકળતો સારી જાય એમાંથી આપવા બીજા બધા આપે છે પૈસા દુઃખ લાવનારા જનારા હોય જે સર આપ બધા બહુ જાતના દારૂ દારૂ બહુ જાતના દારૂ આ તો ઉતરે તમારે ઘાતા છે ને લોકો વધુ બધું દુખરાય ને વધુ મોટા એવું દુખવાય છે મારી નાસ્ કુસંગ પણ લુણા નો મંદિર આવતો હશે આગળ જે કઈ કર્યું છે ચિત્ર એનાથી કુસન ભેગો થતો હશે એનાથી ભેગો થાય ને ને. ભેગા થયા છે ભાવના એવું પણ આગળ કરેલું હશે ને ભાવના આવી કે સત્સંગી કર્યા છે જેમ પેલા માં ચાર ચીજ છે હા આઠ આઠી હજી ખબર નથી નોકરી ખબર હવે કોઈ વાય નથી દાદા કોઈને ખ્યાલ નથી એટલે આજે જરા એનો વિસ્તાર કહેજો આજે આજનો ચેસ આ જ્ઞાન લીધા પછી જે કરે એ તો ગય નવું કરે હા મીધા પછી નો કરવો બધા નો કરવો અરે આપણે પણ ન કરે શું કે ત્યાં અંદર થી ઓકડો કાઢી દીધો રાખીને આ કર્યા તું આગળ નઈ રે આકાર બો વધેવા નથી હા આંકડો છૂટો રાખલો કરે વધે નહિ એમાં છે આકાર જો તું આમ આંકડા ધરેલો રાખી मेरा इंजन बंदा औरला तो खाली नहीं गई तो छूटो गए एक <laughs> तो विलंब था ही ना फासला रखे तो विलंब था हेल्प इंजन चले ना वो है ना आगे अगर खाली ना कि इंजन कौन पर चालू डबल ना से मारो और वो आगे जो है तो इंजन जोड़े इस जोड़ने जोड़े का और मैं खाली ना है सर आज ये ना एकदम से करबो है नहीं અને એને લેખો કેમ બધા ઈચ્છા પ્રવર્તમાન માં એનાથી કરનારું પીલા માં એવું એનો અને સાચા પ્રવર્તમાન માં જે થાય છે એ કરે પૂર્વ સંકિત આધારે થાય ને એ પુષ્કર્થ ના આધારે ભાવ ઘર છે તે આપેલી મીણબત્તી બચાવ ભાવ કર ના આધારે કર્મ ને અધીન એ લાવવાનું પણ કર્મ ને અધીન ને કેધીન હા એ બરોબર છે આ પૃ પુરસાદ સાધવ પુરસાદ પુરુષ થયા પછી પ્રગતિ આ ભ્રાંગ પુરસ્થા એ ગુણ પ્રગતિ થાય એટલે આ પુસ્તાર करें नहीं आत्मा, सस्वी कर्म नो करता सत्व थी रही सकता है अज्ञानी करता है આપડે પુરસાદ થયા જ કરે કે આપડે કરવો જ જોઈએ આપડે જ્ઞાન લીધા પછી પુરસાદ થયા જ કરવું જોઈએ ને થયા જ કરે આપડે કરે આપડી આપણી આપડે નિશ્ચય હોવો જોઈએ કરવું છે કરવું છે એવું પણ ભાવ ના રહેવું જોઈએ ના ના એવું ભાવ ના રહે નવ છો हो जाती है प्रज्ञा ऐसी प्रज्ञा ऐसी प्रज्ञा जब मिलती है तब सत्ता और सब कुछ आपका हो जाता है, <laughs> से बोला, बोलना है। आज कठिनाई यही है प्रज्ञावान बहुत कम है आज कठिनाई ये है की प्रज्ञावान बहुत कम है बुद्धिमानी बड़े बुद्धिमानी सारे ही है प्रज्ञावान बहुत कम है પ્રજ્ઞા જાગને કે બાદ સારા સંસાર બદલ જાતા સ્થાનકવાસી વેસકા સાહકા સા લંકા સામુની લંકા સા મૂનિ વ્યક્તિ છે ન नौका नौका के बाद ये लवजी नौका हाँ नौका हाँ और नौका शाह ने मूर्ति पूजा के बारे में कुछ विरोध फिर उसके बाद ये लवजी धर्म सिंह मुनि नौकाशा पक्षी नौकाशाणी पक्षी धर्म नवजी धर्म सिंह मुनि एक पक्षी था ये सारे का हो गए સ્થાનક વાસ્યો હા નૌકાશાખી બાદ સ્થાનક વાસી બને સ્થાનક વાસી બાદ સતરસો આચાર્ય ભિક્ષુ ને તેરા પંચ સ્થાપના ભિક્ષુ આચાર્ય ભિક્ષુ પહેલા સ્થાનકવાસી ધન જો આજ હમ ચહેરા બહુ ક્રાંતિકારી ઓર નય છે એક પુસ્તક મેં આપજેસ્ટ કરું ભિક્ષુ વિચાર વર્ષ તરીકે તો ભિક્ષુ વિચાર યુ છોડી વાત કરી એમને કેવી રીતે રહેશે નિરંતર પછી એના પછી એમનો પ્રશ્ન પૂછ્યો કે આપો કરશે ગલત બાકી બિલકુલ ગળત ઓછો ભટ્ટાની વાળી વાત કૃપા હોતી કૃપા કરતા હે મતલબ શક્તિપાત કહેતા પાણી ક્યાં કરેગા ઉી સબલ બોલતા કે હમ તક દેખાધ બધી ગલત બાતોમોહન આપણા ચોમોહન ગીતા નિર્ભર આદમી કો કરતા આપ ક્યા વિશ્વાસ કરે સમોહિત કરવા તમે શું તમે શું વિશ્વાસ કરો તો સમોહિત કરવામાં આવે કોઈ આદમી તમારા માટે પૂછે કોઈ હમરે કોઈ ગમે સબોરી જે કહેવાય જ્યાં ખ્યાલ હાજર રહેતા આદમી કો દસ પંદર હજાર આદમી સંબોહિત કરવા ને તો મસ્જિષ્ક મસ્તિષ્ક જાગૃત નહીં સમોહિત કરવા મસ્જિષ્કરણ પ્રક્રિયા નહીં તો મસ્જિષ્ક્રિયા રહે આલંબન ની જરૂર જાગર લાઈન હોય હા બિલકુલ રાજભા જનસંખા ધનમોહન તો અભ્યાસ ક્યા તો કરતા રાષ્ટ્ર સહી નહીં ધનમોહન જાદુગર સકતા और ये सारे तकलीफात और सम्मोहन करने वाले मुझे तो जादूगर से कम नहीं, नहीं लगते मैं जादूगर ही रखा हमारे यहाँ प्रेम है प्रेम यह अच्छा है जो की का प्रेम यह धन्यवाद व्यक्ति मुझे प्रेम और अनुग्रह ये तो ठीक बात है अनुग्रह करना भी ठीक बात प्रेम अनुग्रह करना ये ठीक बात है प्रेम ही खाली है ऐसा कर दिया है प्रेम चालू हो हाँ तू समय भी होता है है पाकि में एक आदमी आया शक्तिगढ़ मार्ग है સંશાય વિપર્યાયર અનત વ્યવસાય તીન મોક્ષ માર્કેટ પ્રતિકૂલ હોત્ય લોતા ગુરુ લોતાનો હા શક્તિ નહીં શક્તિ રાજસ્થાન માં એક દોહા કહે ગુરુ લોલચી દોડે દા દોન ટૂડિયા ભા પડા હમ તો એટલા માનતા કે કોઈ ભી આદમી કોંગ બંધ હોઈએ ઠીક બહુ અચ્છા બંધ નહીં ભી કામ હોય સારી સમસ્યા આજ રોદ્ર ધ્યાન આજ સારી સમસ્યા માનસિક તનાવો આજે સારી સમસ્યા આગે બધા પ્રોબ્લેમ ઉજ્ઞા રોદ્ર ધ્યાનસિક ધર્મ બિલકુલ કોઈ નિકલ બનાતા બનાસ વે તો હમ વાત કરતા જીવ આત્મજાંગ બંધ કરીશા જે આશા પર બંધા તો બહુ અચ્છા આચર્યા સત ને ઘણા બસ એકતા હો કોઈ ગાડી દે મારે તો મને અગર દોર થી બચાતા હૈ આદમી તો સહી અર્થ મે ધાર્મિક હોતા હોય સહી અર્થ મેળ જીવન જીતા દોર થી અગર બચ જતા આદમી તો તબીબો સચ્ચા ધાર્મિક હોતા હોય શાંતિપૂર્ણ જીવન જીતા હે મુખદાને મુખબે જ કારખાના ચાલ તો ગઈ રહ્યા પકડા હૈ આત્મજ્ઞાન એ આત્મજ્ઞાન હોતી આત્મજ્ઞાન ની કઠોરતા નહીં હોતી સમજે ને સરળતા હોતી નમ્રતા હોતી તુ નમ્રતા દિાતી નહી કઠોર હાંતિ મુક્તિ રીદુતા મૃદુતા હા વિદુતા મૃદુતા હો તો આત્મજ્ઞાન કોઈ હમક જમા નહીં હોય તો કે અમિ બાકી મા આત્મ જ્ઞાન રાખતા પરિણામ હોના બિના બના ધર્મ કહી બહુ સુધર પુત્ર ધર્મ કે ચાર દરવાજે શ્રી મુક્તિ અજ્જે મધ્ય શાંતિ ક્ષમા મુક્તિ નિર્લોકતા આર્જવ ઈ ચાર હૈ એમને શ્રેષ્ઠ નહીં હે તો આગે ધમ થી બાત તો કઈ હાઈ નહી હમ્છા હૈ શક્તિપાત નહી સમોહન ભી નહીં આત્મજાગરણ એટલે જે વાત સારી છે તમારી પાસે કે સમોહન નથી શક્તિપાત નથી કેવળ આત્મજાગરણ ની વાત છે જાગૃતિ કે આત્મજાગરણ બંધ હોના ચીએ बंद हुआ तो हम मानेगा कि भाई वो रहते है रस्से रहे के धार्मिक तो ऐसे बन गए की पचास वर्ष धर्म कर रहे हैं रात का दोनों ध्यान भी गए दोनों साथ साथ चल रहे धर्म साथ चल रहा है मैं चल रहा है आज पर के ये पचास पचास वर्ष की धर्मो करे चालू सबसे नहीं मैं बोलता हूँ कि वो तुम्हारी मेहनत मेहनत है तो काम नहीं आनंद अवसर से यही किया है दूसरा किया प्रगति नहीं किया है અમારે આચાર્ય જયાચાર્ય નામ વખત જે પણ કઈ ક્રિયા કરાવી ક્રિયા જે પણ કઈ કર્યું નહીં થતું બોલા જતા ક્રિયા તો હોતી હે સાધુ કાશ સંઘુ રાહુ ની ક્રિયા ફલ મિતા શુભ કામ અનંત જનમ કરવા કરતા હું બસ મેું છું નથી બોડી કોષ નહીં માઇન્ડ કોષે હું દોષ છે તુમ્હારી ખુદની દોષે